અમે કહીએ છીએ ખુદા તે માર ખાઈ ને થાય છે શું છે બધા લોકો બાદશાળ ખુદા થઈ જાય બોલ્યું કે નઈ નઈ ખુદાખી ખુદા કેવું ઉડી જાય છે શું કહ્યું અટકાય બઉ સારો લખેલો મનુષ્ય ખુદા રૂપે રાખ પૈગંબર રૂપે હોય અને આપણે માર થઈને ખુદો થવો હશે સાહેબ જગત માર મારશે દેખાવા મળશે ગાવ રહેશે ફાવ એવું કરશે અને પૈગમ્બર સાહેબ એટલે શું કે અમારો પેગામ આમાં એ છે એ પહોંચાડે બધાને એ પેગમ્બર સાહેબ પૈગામ પહોંચાડે ખુદાનો કોણ પેગમ્બર સાહેબ દસ ખુદાનો પૈગામ પહોંચાડે સર્વમાન્ય કોણ હતું સર્વ માન્યુ એમને શું કહ્યું ભેગા રાખજો ક્યાં અને ડેરા નથી ભગવાન પગપગળાઈને કોઈના ડેરા સાથે જોડે લક્ષ્મીજી બહાર હોય એ ડેરાસર તો બધા એક જાત નું ના હોપાય છે એ નથી લેજો પણ મંત્રો ભેગા બોલ રાખજો કે બે ભાગ પૈયા પાંચમ ના મારું કેવાનું કે મૂળ વસ્તુ તોડી નાખી કરી નાખી અહંકારી થાય ને પણ તેટલા માટે તૈણ મંત્રો ભેગા બોલે ને તો થાય તેના જુદા જુદા જોઈએ તો તમને સમજા માટે કહીએ છીએ બાકી અમારું તો ઇગોઇઝમ ખલાસ થયું હોય કેવું અમે તો લઘુત્તમ પુરુષ હોય અમારા કરતા નાનો કોઈ દુનિયામાં બીજો કોઈ જીવ નથી શું છે અને ગુરુ તમે જ છીએ ને કેવા છીએ અમારા કરતા કોઈ ઊંચો નથી તમારા કરતા કોઈ નાનો નથી આપણું કામ થઈ જાય અત્યારે કલાક બેઠા ને તો કેટલા પાપ ધોવાઈ જાય ખાલી દેવાથી ધોળવાથી આ કલમ કહે જાય ને તો કેટલા પાપ ધોવાઈ જાય જ્ઞાની પુરુષ તો આ અથડે પાપ ધોઈ નાખે નથી કરતા નૈમિત ભાવ થી કરે કેવું આ સમજાય ને કરતા જે થાય ને ત્યારે તો કર્મ બંધાય ભગવાને બંધાય કર્મ કરતા મહુવાના મહુવાના છે મહુવાના જાય એવું છે કોને કેવાય કે જેના બધા ક્રિયા કોન્ડ ચાલ્યા કરતા હોય કેવું ભગવાન મારીને પૂછ્યું કે સાહેબ જૈન પુત્ર થી મુક્ત છે એવું નથી કે શું કે આપણું ભેગી થયેલી રકમ પૂરણ ગલત પેરી ટેન્ડે તું પણ હવે તો કૃપાથી થઈ જશે પાછું હોમ ડિપાર્ટમેન્ટમાં બહેનમાં હોમ થઈ જશે અને આ બી તો કાયમ ફોરેન ને હોમ માની બેઠક આ જ હોમ ડિપાર્ટમેન્ટ ના તો ફોરેન ડિપાર્ટમેન્ટ છે આખું જગત એવું બુલું છે સાધુ કન્યા છે ફોરિન ને હોમવાની બેઠા છે ત્યાં હોમ મારે હોમ ડિપાર્ટમેન્ટનું હોમ નક્કી કરી રહ્યું ત્યાર પછી ફોરિન ની બાબતમાં થાય છે કકડાટ કર્યો પકડાટ ના કરીએ ત્યારે સમજણ પાડવા ને એમ ત્યારે અહીં આજી છે અહી આવજો તો મારી પાસે આવજો ઓફિસે આપડે તો આગળ પત્ર લખવો પડશે કેવો ક્યાં નો પત્ર લખાય આપડેતા હોય તો આપડે મને લાગે કે આ દિલાસો આટલો બધો કરે છે બંગલાદેશ માં અને દિલાસો આ કરે છે એ લખાવતા હોય ને જોવા જઈએ અમારા લોકો ને બહુ જ દુઃખ થાય છે અમને બધાને ગમતું નથી અમે ગમે તેમ આપીશું હાથું લખાડ્યો છે તાર તારે ખોટું લખાડે નહીં ઉપર ઉપલબ્ધ ઉપલબ્ધ એ ઉપલબ્ધમાં ઉપલબ્ધ શું કે છે ઉપલબ્ધ રહોર થયું છે ને બધી વાત કરી તમારી વાત ખોટી છે તમે કઈક વાત બઉ સારું થયું કાઢી ગયો ત્યાં બંધ કરવા હું મારા હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠો બેઠો બેઠો જોયા જ કરું છું આ કોણ બોલે છે તારે આ દેખાય છે તમે વાંચે પટેલ છે શું છે ધંધો ધંધો કોણ તમને શું લાગે છે અંદર નો હાથમાં અંદર નો હાથમાં બોલે છે અંદર નો હાથમાં બોલે છે આને બોલે છે એવું છે ને આત્મા બોલતો હોય તો આ બોલે આપડાવાસી ને આ બોલ બોલ કરતો બાર લોકો એમ કે હાથમાં બોલી રહ્યો અંદર શું બોલતો બોલી રહી છે હું મારા હોમ મારે જોયા કરું છું ગોતે એમાં શી ભૂલ થાય છે તો અમે બોલીએ કબૂલ કરે બધી ફલાણી જગ્યાએ સભામાં ગયા તા તો અમે કબૂલ કરતા હતા એ મન કબૂલ કરતું હતું શું કે છે ગમે ત્યાં જાઓ સાધુ પાસે કપાણ કબૂલ કરે મન મન અને અમારી પાસે મન તો સ્થિર થઈ ગયું હોય કેવું આત્મા એક્સેપ્ટ કરે છે વિવાદી બાબત છે વિવાદી વિવાદી બાબત નો ખબર પડે ની જેટલી બુદ્ધિ ની વાત છે આ જગત બધી બુદ્ધિ ને વાતો સારી રહી છે આ વાત ને પછી કોઈ જાણી જો ને આડું બોલવું હોય તો મને કે મારો હાથમાં કબૂલ કરતો હોય તારું હું કઉલ થઈ તારી ભાઈ વાત કરી આપણે ભૂલ વાત કરી આપણી ભૂલ નઈ શું સારા છે ના હોય એવી વાતો ખાનદાન તમે આવતા વડા ગયા જાય શું થાય આપડા છ ગામ ખાનદાન બધા ના કેવાય તમને કેમ લાગે આપડા જાતને કરતા લોકો કે શું કહે ના લોકો ગામ ખાનદાન કાચી માટી નો માટી નું ભેર હોય ને હવે એના હોય અને કાચી માટી શું થાય લુણો લાગી જાય આખી ભીત પડી જાય લુણો લાગે ભીત પડી જાય લુણો લાગે ભીત પડી જાય કોણ ભરવા જાય બે ફામ લાખ વકરેલો હોય ચાલો હકરિયો હોય એમ વકરે પબ્લિક તો આપડી ના સ્વી ના ઉઠતો મગજ બગડે છે ચક્રમ થવા માંડ્યો કયું આટલું બે હાથ ના હોય કેવું ચા પાણી માટે બોલાવડાવ થયા નહી નોકરી નથી તમે એમ જાણતા નથી તમારા સસરા પણ જમી છે એવું જાણતા તમારાસરા નોકરી કરવાનો છે શું કર્યું શું કેવાય ને એ તમે કઈ બતાવો થાય તો ફરી વાત છે અમે તમને વાત ગમી ના જોઈ કે ના આપડે બોલું ને સાડા થાય શાલા ના બોલવું આપડે આપડે હિન્દી ભાષા જાણે જાણતા જ નથી ગુજરાતી ભાષા થોડું હમ થોડું સુપર છે કેવું છે ભવનાથ ધણી થઈ પેટો તો દિવાળી પાકા <laughs> <laughs> <laughs> કરતા હોવાનો કોઈ નથી એવું બધાનો અર્થ નથી શું કયું કયું શું શું નામ તમારું રોજ પદલ ઉભા થાય તારી પછી ગુસાયા કરે તે આપડા એકલા નઈ પેલા હાથ વળી ટીપ પાડે સજા પાડે છે ને સમજી લાગે મોર ચઢાવી આપડે એમાં કઈ ભજલ છે આપડે પેલા દિવેરા પૂછીએ ના તિવે સાહેબ ને નથી એને છ મહિના હોય કેવું છ મહિના સુધી ના થશે અને છ મહિના સુધી પધન ના સોલ્વ થાય અને અમે તો તમને આપીએ એવી દેવા કે બધા પધન સોલ્વ થઈ જાય કેવું આ ભગવાન મેં તો ઉભો કર્યો ને મોક્યો કે બદલ ફોર થાય એ જ વારી નઈ હરી તમે અમે ઘણી વાર નવા એવી જોયો કે છે આ તો સિલા તો બોલને નદી ગયા કે ઓલને હોમ સમજી ગયા તમારું લોકિંગમાં જવાનું છે હાલોકિંગમાં જાય અને લોકિંગ માં ગય કેવા સાડી બાજુ નોકિ કહેવાય એ સાદડી આવજો જતા નથી મળવા રાખો છો જે પતિવાર ના છોકરાવાર ગયા તમે હસ્તું લખાય અને ડોસી ભરી ગયા હતા એસીવાનો તો હા એ થાકું ગોળ કર્યા હતા કે અમને મારા પરિવેલ નથી થતું કહે ક્યાંક ના કે ભાઈ એટલે જેવું જેવું સમય સંજોગ વાત આપણે બોલવું પડે ને હવે અમારા જે એક જ્ઞાની છે ત્યાં હોય કે આ નજીકનો માણસ છે તો આ રીતે જવું પડે હોય તો અમે પહેલા જઈએ તો બાથરૂમમાં બેસી જઈએ પાણી વાણી ચો પડી અને પછી આવીએ અહીં જરા ભીણું ભીનું લાગ્યા કરે અમારા હસતા રોગ મટી જાય એને ત્યાં આગળ ફસાઈ પડવા શું બરોબર પાણી ભરી દેખવું પડે નાટેક કરવાનું નાટેક લોકો નાટે આ કરવાનું બહુ રિવાજવાનું આપડે આની પાસે પૂછીયે ઘણા જવાનું છે કેવો તો એવું કી કે અને તો નવી જતો લોકો હું તો બોલો માણસ ઉપર જેવું કરે એવું મને એમ લાગ્યું કે પછી ભાઈઓ હાથી કુટે છે આ બધા થાય એટલે આપડે ના નથી હું તો ભોલો મા છે તમને ગભી વાત બીજા એ હું મઈ કૂપા કરે પછી ધોવા જઈ પછી આવું પોલ તમે ધોઈ દે એટલે બધું પોલ જોયેલો બધું આ જગત બધું ધોવાયેલો હાથો પૂરું થતો મને આવું ના ફાવે આવું લોકો ફાવે રેડવાનું જ આવેલું છે દર્દી છતાં કઈ ચાર દાડા જવા ના હોય ક્યાં જવાના હોય છે ટેશન કરો તો દર્દી ચંદુપીર ત્યાં કઈ ચંદુપીર આવી ભાઈ નગે પડી જવા જોવા આવનારા બોલે છે આમ પેલો કુવાનું છે તમે કેવા લાગે છે કરવાનું તમને ગમે લો છે પ્રજા જાતે સમજી જાતે કેવું પડે ઘણી વખત કારણ કે બે શબ્દે નાગડે જૈરી થયેલું હોય આપડે કોઈ નાંગો હોય ને આવડું એના વાત બધી રીતે ઓળખાય તો ઝવેરી તો તરત જાય ઝવેરી નથી એટલે જાતે બોલવું પડે છે કિંમત એ જાતે બોલી બસ કઈ કિંમતે હજુ પૂછવું પૂછવું હોય તો આવજો બધું કશું હા આપડે છે બચતી છે તે તમે મુંબઈ આવતા રહી વાત દુઃખનો દિવસ છે આનંદ નથી આનંદ નો દિવસ ફરવા જવાનું અમારે જવાનું તો ફરવારવા જવાનું હોય આનંદ નો દિવસ કેટલાક છોકરાઓ ને મુક્ત જીવન હોય છે આપડે કેમ છે ભાઈ પતંગ એટલે મુક્ત જીવન ના મુક્ત કરી ને પૈસા ગમે લાગતી નથી ફરજીયાત રાખવી પડે ને જલ્ સુધી આપણી ખુશી હોય કે ના હોય પણ પરવસતા હોય નગાવવી પડે નાભાવે ત્યારે લાભ લેજો ફરી ભેગા થયા તારી ના થયા બધા